હકીકત હકીકત સ્વરૂપ શું છે તો તો કોકનારિયામાં જાણ કે પૈસા વાળા જશે નઈ શું આપડે કહ્યું કે ના દ્રવ્ય દ્રવ્ય નિક્ષેપ એ નથી દ્રવ્ય નિક્ષેપ હોય તારે પૈસા હોય તો લક્ષ્મીચંદ કેવાય નામ નિક્ષેપ થી છે એટલે બધા એનો આવી રીત સમજાવવા માટે માણસ ને કોઈ કહ્યું હોય ને એટલે આપડે ચોટી પડે કે આ તો લક્ષ્મીત છે તાકી આ નિક્ષેપ સમજાયું કે નામ નિક્ષેપ થી આ રામ રામ બજે એમ નામ નિક્ષેપ થી બજા કેવાય પણ સ્થાપના નિક્ષેપ નહિ ને સ્થાપના નિક્ષેપ હોય રામની મૂર્તિ હોય અને પછી રામ જ ખરેખર હોય ગુણો થી તો એ થતા લાભ થયા પણ નિક્ષેપ હોય કે હોય અંદર ગુણો રામ ના હોય ગયા અતારા ભરેલા અને ભાવણ ના હોય ગુણો બધા રામ ના હોય બધા એ ભૂરણ કરેલો માલે અને અત્યારે અત્યારે ભાવ છે બધા રાવણ ના હોય લેવાના ના હોય પણ પાછા મનમાં છે ભાવ વિચાર થાય કે આ બધા લે પૈસા વાળા થઈ ગયા રહી ગયો કે છે ભાવથી કરી એક વાત જો સમજે બહુ જૂની વાત તો બધા લોકો ઠોકા ઠોક કરે છે નિક્ષેપ એ નિક્ષેપ ચાર ચાર આખું જગત નું વર્ણન કરવું હોય તો ચાર નિક્ષેપ વર્ણન કરી શકાય આગળ જગત ના હોય તો ચાર નિક્ષેપ બધે જી માત્ર આઈ જાય ને પછી ચાર ચાર પુણ્યાનુપની પુણ્ય પાપ નો બાંધા છે તેમાં ચાર પુણ્યાનુબંધ પાપાનુબંધી પુણ પુણ્યા અનુબંધી પાપ અને પાપા અનુબંધી અથવા તમારા દ્રવ્ય થી તમે સાદુ ના કેવાયું અને ભાવ થી તમે સાદુ કેવા કે ભાવ છે તે ફળ ભરશે શું કે છે દ્રવ્ય તો આ વાપરી જવાનું હોય માલ છે ભાવ તો નવો ભાવે હમણાં રૂપક માં હોય રૂપક માં એ જ ભાઈ દ્રવ્ય પેલું રૂપક માં ના હોય ભાવ ભાવ રૂપક માં ના પેલું જાણે પેલો એક નક્કી કરી ગયો સર પૈસા ના લેતા ગરીબ રહ્યા આમ પછી બોલાવે હું ખેલાડી બોલાવે પણ લેતો આજે દેવાય નઈ એના કારણ કે માલ ભરેલો છે એવો કેવો બરો નક્કી કરતો હોય ના દેવાય અને મન માં ભાવ થયા કરે હું એકલો જ મૂરખ આ એકલો રહી ગયો એવું આ બધું ચારિત્ર માં આવા ભાવ બંધે આમ આમ બ્રહ્મચારી હોય સરસ બ્રહ્મચરી પાક ચાર નિક્ષેપ નો એક જ વસ્તુમાં બધી જ અર્થ ના નિક્ષેપ છે ક્યારે પ્રકારના કયા કયા ભાવ થી કયા નિક્ષેપે આમ લોકો તો કર્યા ભગવાન ને કોઈ અને તમને લક્ષ્મી વારે આગળ ગજવા કાપી દેતો દીનદયાળ ગદમા કાપે ના આવે ને એટલે દ્રવિયર આપના દ્રવ્ય અને ભાવ નિક્ષેપ દિક્ષેપ એ પ્રતિપક્ષ શબ્દ છે નિક્ષેપ એટલે દાદા આ એક અવકાશ હોય કોઈ બી ભાવ નું અસ્તિત્વ દાદા દ્રવ્ય દ્રવ્ય નો આપે કેવું નાશ છે દ્રવ્ય નાશન છે ભાવ એટલે બોલાય નઈ વિચાર ના આવે બધું વાપરી જવાનું કલાશ થઇ જવાનું શું થાય તો ભરી જવાબ એટલે શું લાગે અને તે કલયુગમાં તો કામ લાગે કારણ કે દ્રવ્ય જુદું હોય જુદા હોય કળિયુગમાં વિચાર જુદા હોય પેલા તો દ્રવ્ય ના આધારે ભાવ આવતા હવે તો દ્રવ્ય ભાવ સુતા પડી ગયા આ દુષ્મકાળ ને લઈને પછી બીજું શું પૂછ્યું તો આ નિક્ષેપ સમજ્યા તમને બઉ મોડી વાત છે તમે આયા કરો એટલે તે બધા નય છે શું છે નય બે ખરી રીતે જોવા જાય નહી એક વ્યવહાર અને નિશ્ચય રિયલ અને રિલેટિવ સાત થી આગળ સાતસો થઈ ગયા અને સાતસો ની આગળ જેટલા વચન છે ને એટલા બધા નહીં જુદા જુદા છે દરેક ની વાણી નહીં જુદો છે એટલે મૂળ વેવા નહીં એટલે કયા પ્રમાણ થી અહીંથી આમ ધુમાડો નીકળતો હોય નઈ હા અહી થી ધુમાડો નીકળતો દેખાય ત્યારે આ બધા કે છે અગ્નિ છે તમે આગળ હા અગ્નિ દેખાતો નથી નથી કયા પ્રમાણ થી આ વાત કરે છે સમજી જાય ને સમજી જાય એટલે પ્રત્યક્ષ પ્રમાણ એટલે આખે જોઈ ને બોલતો હોય અનુમાન પ્રમાણ સમજવાનું છે આ બધા નહીં હાથ નહી આપડે કોઈ રૂમ છે કે આટલી સ્ત્રીઓ હતી આટલા પુરુષો હતા સંગ્રહ નહીં કેવી તું કે એ બધા આ બધા નય પ્રમાણપત્ર સમજવા જેવી બધવા ચોપડી લઈને છે ને બધા શબ્દો યાદ ના આવે ને અમને શબ્દો યાદ ના આવે ને એ ચોપડી બધા લઈ ને આવ્યો ને તમે તમને સમજાવું બઉ ઝીણી વાત ભગવાન એટલે એટલી ઝીણી વાત છે આ વાત મનુષ્ય ને મજબૂત સાધુ આચાર્ય ઘણા સાધુ આચાર્ય સમજે સમજે ભગવાન ની પાછા સુધી પંડિત ની પાછા સુધી આમ તો પાર જ નથી આવ્યો પણ આ નય નિક્ષેપ એ ભગવાન એવું કે છે કે આ વિતર મારે વર્ણન કરવું હોય તો એટ આ એમ ના કહી શકાય કે વિતર ભાઈ સારા ખરાબ છે એવું ના કહી શકાય શું કે એટલે એક જ વાક્ય બોલાય વિરોધાભાસ ના બોલાય સપ્ત ભંગી પોલીપ નહી જંગલ માં જઈને પોખ મેલો એવું કે મારી ભગવાન કે છે જંગલ માંથી જો આત્મા ના જોખ મેલ ગઈ જંગલ માંથી મહી ઠંડક ના થાય ને આત્મા આવી ગયો ને પછી આ માથા પણ કરે તો કરોડ અવતાર એ વાત નથી બીજી બધી ખ્યાલ રહીએમ આમ ખેચો એક જાવ અને મેળો નાખવાનું નાખવાનું શું કયું રહ્યું શબ્દ લેવા ગઈ રહ્યા છે શબ્દ નહી કેવાય છે વિતુન ભાઈ કે છે કે આજે લેવા દેવા નથી ને હા લેવા દેવા નથી પણ જ્ઞાની પુરુષ ને જાણવું પડે ને હા એ તો બરોબર છે જાણવા માટેની વાત જુદી છે પણ આત્માને જાણવા માટે જ્ઞાની પુરુષ જ જાણેલું ભાઈ એવું કેવું તો એવું જાણે તો જ્ઞાની પુરુષ થઈ શકે ને અને બીજા આત્મા જાણવા માટે કઈ મળે ભગવાન માર્ગ થી જે લોકો આવે છે એને શાસ્ત્ર ને બધું કરવું પડે ને તેના વગર કેમ ખબર પડે એમનું કેવું એમ છે આ જે નય છે નિક્ષેપ છે એ બધા अक्रम मार्ग, मार्ग मा एने में। साधन रूपी न तो जानवार। जानवार साधन सकते क्यों कृपा बताया मुख्य साधन सब साधन कदाय सत साधन समझो नहीं